નારાજ બન કયું તો તમારે તમારી સાંપ્રદાયિક દીક્ષા છે વિતરાગી દીક્ષાતન જગત ના બધા સાધુઓની સાંપ્રદાયિક દીક્ષા છે કોઈ ને વિતરાગી વિજ્ઞાન થાય નહીં પણ ના થાય સમજાય મોટા મોટા આચાર્ય સમજે ખબર ના હોય તમારી વિચરા દીક્ષા કેવાય કેવી રીતે આવે ગંદુ મારા તારું છોડી નથી તે ધર્મ માં મારું તારું અમારી આમ નઈ અમારી મત જોયેલા નહિ આપેલા સાથે ને શાંતિલાલ વાત કરતા હતા શાંતિલાલ પેલા આપડા પાણી આવ્યું નથી લડમ લડાઈ કર્યા નથી અને અમારો બધા દિગમ્બરી ભેગા ભેગા થયા હતા કેટલી વરસાદી કરી નાખી શાંતિભાઈ ગતા હતા સ્વામી પ્રશ્વ પહેલા હતા પેલા તમે આમ કર્યું પેલો કચ્છ તમે આમ કર્યું પેલા કયા આમ કર્યું ન ચકૈ માં ચકૈયા બહુ ભૂલભૂલ કરે આત્મા પામેલો ના બોલે ના પામેલું ભ કર્યા કરે મને સમતો અને પછી બેઠા પછી જોયે નામની જોડે બે જાય આ લોકો જોડે આવીને દેત થઈ જાય નથી તે આગળ ગીતરાજ ની મૂર્તિઓ રહી છે તે મૂર્તિ ઉપર સંપ્રદાય છે આપણને ખબર પાછળ પર લખે ચેતમ્બરી શું મારું સતુરુ પેલા દેવ નાગા દીકરે આ બધી કપડા પહેરેલા ભગવાન નાગેલા પહેલું શું ગણાય દિગમ્બર ગણાય ભગવાન મારી દિગમ્બરે ચેતમ્બરે લેવા દેવા નથી સમજતી ઉઘારી વાંખે દેખાય એવું જુએ છે બીજું જો તું હા તો નાગા ફરવા મનુષિયા નાગું ફરે છે મનુષ્ય શિયા બીજા બધા જીવ છે નાગા જ ફરે છે નગા એ મોક્ષ મગા એવું કહ્યું છે ભગવાન એટલે એ દિગમ્બરીઓ મને કે છે ભગવાને કહ્યું છે મોક્ષ મગા એનો અર્થ શું આપમા ને થાય આ તો કાર્ય છે ના થઈ જાય અને લોકો દિગ્બરી હોતા નથી હા અત્યારે અત્યારે બધા એટલે આત્મા નાગો કર્યું છે તેને બદલે આ તો ગયો નાખ્યું નાગો ખરે તો એટલે પછી દિગંબર એવું કઈ નઈ ને દિગમ્બર એટલે કેવા શું માગે છે કે માગા એવું